સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઈ રહેતા તેના પશ્ચાતાપ સારું તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી પણ અસેવા તો ન જ કરવી તે અસેવા તે શું છે અવગુણ લેવો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે દાખળા વિના થાય નહીં તે તો ગુરુ ને શિષ્ય એ બેને શ્રદ્ધા જોઈએ સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જીવ પ્રાણી માત્રના મનને રહેવાનું ઠેકાણું મહારાજે કહ્યું છે પુરુષનું મન સ્ત્રીના અંગમાં છે ને સ્ત્રીનું મન પુરુષના અંગમાં છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દેહ પોતે નથી તે સાક્ષાત દેખાય છે ને દેહ મનાય ગયું છે એ અજ્ઞાન છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ભગવાનમાં મન રાખે એવા થોડા બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે એવા પણ ખરા ને કદાપી ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથાવાર્તા કરવી ને તે કથાવાર્તામાં મન રાખવું તે પણ નિરંતર એવો સંગ જોઈએ નીકળતો એવું ન થાય તે સારુ ક્રિયા પ્રવર્તાવી છે તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ એ પણ માર્ગ છે બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે તે તો મરણિયો થાય ત્યારે એ વાત થાય છે સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે સોમલખાનું દ્રષ્ટાંત જે ગમે એવો હેતુ હોય ને તે કહેશે જે બે પૈસા બહાર ખાવ તો પણ તે મનાય નહીં તેમ વિષયનું રૂપ છે એવું જણાય તો ભોગવાય નહીં સ્વામિનારાય અરે સ્વામીએ વાત કરી જે જ્યારે ભગવાન રાજી થાય ત્યારે તેને બુદ્ધિયોગ આપે છે કા મોટા સાધુનો સંગ આપે છે ને જ્યાં સુધી જે પુરુષને વિશે રજ તમ રહ્યો છે ને એમાં ધર્માધિક ગુણ જણાય છે પણ તેની એક સ્થિતિ રહેતી નથી એમ પંચમ સ્કલમાં કહ્યું છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે દ્રવ્યનું પ્રધાનપણું ન થાય એવા તો માણસ થોડા જ નીકળે ને જેને શ્રીજી મહારાજ સ્વામી નજર હોય તેને પ્રધાન ન થાય તે કહ્યું છે જે એવી કોણ વસ્તુ છે આ ભૂમાં જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં એવાને દ્રવ્ય પ્રધાન ન થાય બાકી તો સર્વે ને થાય સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ચૈતન્યાનંદ સ્વામી કેવા મોટા તેને પણ બાળ સ્વામી મળ્યા ત્યારે સર્વે ખોટ દેખાણી ને પછી મૂકી તે એવાને પણ રહી જાય તો બીજાને રહે એમાં શું માટે મોટા પુરુષનો મન કર્મવચને સમાગમ થયા વિના ખોટ દેખાય નહીં ને ટળે પણ નહીં એ સિદ્ધાંત વાર્તા છે ચૈતન્યાનંદ સ્વામીની પેઠે અક્ષરાનંદ સ્વામી તથા સર્વનિવાસાનંદ સ્વામીની વાત છે